મનુષ્ય ભૌમાં હે તું જાણ મનુષ્યના તો જ ઘરે ખર શુદ્ધ પ્રેમીઓ ઘરે ખર શુદ્ધ પ્રેમ સહુના ગૂર્ણ લાદ મારો વિશ્વમૈત્રી ભાવ મારો વિશ્વમૈત્રી ભા જગતને મોક્ષમિ દેશ જગત તમક્ષ અમિદેશ જગતને મોક્ષ અમિેસ જગતને મોક્ષ અમિદેશ જીગર ના પ્રેમનો છાટો જીગર ના બનો છટ કમાડો ખોલે સહુદિલ ના કમાડ ખો સહુદિ ના સહુનેત કરવા તો સહુને કર વાી છે જ્ઞાન સંગ મિલત છે જ્ઞાન સંગ મથી ખ્વાહીસ પૂજા પે સ્વા ઓપની નથી આ સ્થાપ ના પિંજના સહનશીલતા મૂડ ખૂબી सील मोड़ खूबी हमारी मोन कड़काई अमारी मोन कड़काई बढ़ी ने मही रहे वितराग बढ़ी ने माई reemitara juo kalmo nathardai juo kalmo nathardai juo kalmo nathardai juo કલમો નહી સદાય પ્રે મસ્ૂ આત્મા પ્રે મસ્ૂ આત્માુએ નહીં દોષ કોઈના જુએ નહીં દોષ કો Dejuve Deha Maha Atma Dejuve Deha Maha Atma Param Nirdosh Dhrashtatma Param Nirdosh Dhrashtatma શાત્મા મેવર હમેશો કેવ મનુષ્યના ભૌ મહે તું જાણ મનુષ્યના ભો મા હજારો આત્મજ્ઞાન ના હજારો આત્મ જ્ઞાન બુલંદી નાદ ઉઠિયા જો ઉઠિયા જો જગત કલ્યાણ કરું જગત કર્ઞાન કરુપમ જ્ઞાન પા ક્યાજો અનુપમ જ્ઞાન પો અનુપમ જ્ઞાન પા ક્યાજો અનુપમ જ્ઞાન પો ફકત નિષ્કામ ધર માર્થે ફકત નિષ્કા ધર માર્થે ધરે કયા જ સત સ્વાર્થ હરે કાયા જસત સ્વર્થે નક્કી છે મોક્ષેનોકી છે મે નહી કયો ભગવા ને કયો ભગવા પરમાર્થે સજી પ્રે મનુ લશ્કર સજીન પ્રે મનુ લો જંગે હે વીર આત્મા જંગ હીર આત્મા અમર કીર્તિ બરો ક્રમ અમર કીરતી ભરો રિકાર પુણ્ય શ્લોકાત્મા રિકાડ પુણ શત્મા રિક્ડ પુણ્ય શ્લોકાત્મા રિકાર શકાત્મા વ્યવસ્થિત શક્તિ મૂળ સાથ વ્યવસ્થિત તિમૂળ સાથ નથી બાકી જગત ઈચ્છા આ કી જગત જગતકલ્યાણ હો જગતકલ્યાણ હોદન સ્વર્ગીશ્વર શ્રુષ્ટા વંદન સ્વર્ગીશ્વર શ્રુષનતાની સુગંધ પર સજનત સુગંધીપ જગતયા ખુ નો છાવલ જગત ખુ એનો ચ ઉઠાવ્યો આછ લીતા ઉઠાવી आचलिता कर्म ज्ञान रुदिए भर आकर्म ज्ञान रुदिए भर आकर्म ज्ञान रुदिए भर आकर्म ज्ञान रुदिए भर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 ભગવાન ના સિમ જય જય કાર દાદા ભગવાન ના સિમ જય જયકાર દાદા ભગવાન ના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 જય જય કાર હો રા ભગવાન ના અસિ જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના જય જય કાર દાદા ભગવાન ના સિંહ જય જયકાર દાદા ભગવાન ના અસિંહ જય જયકારો દાદા ભગવાન અસીમ જય જયકાર હો દા ભ અસિમ જય જયકાર દા ભગવાન ના સિિમ જય જય કાર હો દા ભગવાન ના જય જયકાર દા ભગવાન ભગવાન જય કાર જય સચિદાનંદ જય સચિદાનંદિદાન સજન તુગંધ Sajan તી પર જગત આખું એનો જગત આખું નો ચાવલ ઉઠાવ્યો અીતા ઉઠાવ્યો તક આ ક્રમ જ્ઞાન રુદિએ ભ્રમ જ્ઞાન રુદિએ આ ક્રમ જ્ઞાન રુદિયે ભ્રમ જ્ઞાન ભો wartet sudar aholi ich warte sudar સ્વયમ ના સ્વ અરથ સાધ સ્વયંના સ્વ અરથ સાધ ઓકાર વિ જય કરે સંગવી જય કર અહો બ્રહ્માંડી પ્માવૃત પ્હીશ પૂજા પી નથી ખ્વાશ પૂજા પી નથી આસ્થાપ નાપિંજર નથી આસ્થા स्थापना निक्षेप के निक्षेप इले कोई ने दखल ना करे निक्षेप कहवा कोई ने दखलगिरी नहीं પોતે પોતાની મને બીજા મૂકવાથી આવશે પોતે પોતામાં દખલગીરી પર આવતો હોય તો આટલું સમજવાનું હોય તો જ દ્રવ્ય નિક્ષેપ હોય બોલું શું કહ્યું પછી બીજી તેની પ્રજા છે બધી પણ એમાં મોટા મોટી પ્રજા આ નામ નિક્ષેપ મોટા મોટું એનાથી બધું આવી ગયું પછી બધા નોકરમાં આવી ગયા એક આવ્યું તો જાતિ નિક્ષેપ ત્યાં નિક્ષેપ તો છે સુધી છેલ્લામાં તીર્થંકરત્વમાં એ બેમાં ભેગા થઈ જાય છે અને મહાત્મા કેવો ને તીર્થંકર કેવળ તો હોય જ સ્પેશિયાલિટી નથી કોઈ જાતની એ ભાવની એક સ્પેશિયાલિટી છે શું કહ્યું निक्षेपाप शब्द निक्षेप एटे राइट के रॉन्ग मण योंगनेलपण मे मुक्त थी मुक्ति पमीए पी असल अर्थ आए कोईने दखलगिरी ना करे एवं पचीजत ये तो कि पुण्यशाही महात्मा है पुत्र ना हो અને તે માસ્ટર હોય ત્યારે એમનો આખી આ પ્રજા ઊભી થાય બધી મુક્ત પ્રજા કેવી મહા મહામાત્મા હમ માસ્ટર સમજ્યું તારે પેદા થાય અને ત્યાં સુધી ભાવ દ્રવ્ય ભાવ દ્રવ્ય ભાવ દ્રવ્ય ચાલ્યા જ કરે નિક્ષેપો જન્મવરણના ચક્રઓમાં અને મુક્તિ પામ્યા પછી આ શરીરમાં જે દ્રવ્ય નિક્ષેપ સ્વરૂપે હજુ આપણી જોડે રહેલું છે कारण की आप दखल बी दखलो दखल निकलवा <laughs> <दौक्टर से बोलो। laughs> <laughs> <अरे वाज़। laughs> नहीं क्वेंटी भाई साहब डॉक्टर साहब बोलो इतला वजाना है कई गई अनता आई एट्ले सीस्टर आया से अरे वहाज बहुमत चीता शीलाबेन अस आज जगह આજે મને લાગે અહીંયા આવતી રે કઈ ગઈ શિલા નિક્ષેપ છે એને પૂદગલમાં આપણા પણ કમ્પ્લીટ છેલ્લામાં છેલ્લા પરમાણુ સુધી ખાલી થઈ જાય ત્યાં સુધી ચાલ્યા કરવાનું એટલે સમજો કે આપણે ડિસ્ચાર્જ પ્રોસેસ કેટલો આ બોલીએ છીએ શબ્દથી બોલી નાખીએ છીએ આપણે કેટલી મહત્વ છે એમાં એમાં તો શાસ્ત્ર માટે એને સંવરપૂર્વકની નિર્જરા કહી શું કહ્યું સંવરપૂર્વકની નિર્જરા કહ્યું એટલે હવે કોઈ દખલગીરી ના કરે શું કહ્યું અને નિર્જરા એટલે આગલી દખલો કરેલી એ બધી નીકળતી જતી જાય નીકળવા દઈએ શું કરીએ આપણે અક્રમ વિજ્ઞાન છે ભાઈ આ તો શાસ્ત્રની ભાષા કઈથી લઈએ પુનિતા પુનિતાનંદજી બોલો ને શૈલેષાનંદજી હા શાસ્ત્રોની પછી લાવીએ કંઈ હતી જો ને આ સમજાવ્યું ને એટલે આ તો એવું છે અક્રમ વિજ્ઞાન તો શાસ્ત્રોના શાસ્ત્રો રચી નાખે છે પરંતુ આ બધા મહાત્માઓ એવા સુખીયા થઈ ગયા છે ને એના તે બહાર નીકળવાનું મન જ નથી થતું હા દખલો આવે તાર જરાક આમ થઈ જાય છે તો કે સારું કંઈ વાંધો નહીં હા પણ એ કહે છે કે આયા એ બાલ છોકરો હોય તો ઘરમાં કે એને કોઈ નાઓ કરે જ નથી બનતું હશે ભૈયા મને લમણે લાગ્યું શું કરવું એવું ભૂગલ લાગ્યું શું કરવું એવું થઈ ગયા એટલે ગમે કોઈને દખલ કોને ગમે મહાત્મા મંત્રી કહો છે કોઈને નાગે કોઈ હાથે કરે હે અથા ઊંઝું પૂછે કોને દખલો ગમે છે એટલે નિક્ષેપની વાત ચાલ ચાલ જલ્દી જલ્દી ચલાય ભલે પતી ગયો દાદા શીખવાડે છે સર સાધુવાદ હાદવાદ મહાત્માઓને ઊંશે ઊશે બધાને ખુલે જ ના ખુલું બને જ નહીં પણ એ અંદરમાં છે જો એ અંદર ચાલ્યા કરે બધાને શું નહીં તો તમારે આપતા પુત્રોને તો કેવી સરસ ખૂન દુખેલી છે આજે બધું સંઘ કેટલો લાભ લેસ તમારો સંઘમાં જ્યાં જ્યાં કોઈ પણ મહાત્મા જાય એનું જરાક પણ એમનું શ્રવણ થાય છે એમને શું કહ્યું એ શ્રવણ થતાં થતાં આ આપડા દ્રવ્ય નિક્ષેપ ચોખ્ખો થતો જાય છે અને ફોનમાં આપે એવું કીધું ભાવ લીક ના થાય એટલે પછી હેમા મેને વાક્ય લખી લીધું સમજાવ્યું ને એટલે આ મોડે છે આ તીર્થંકર ભગવંતનું મોડું બોલતી વખતે ખુલે નહીં પણ છતાં એટલું ઝીણું સૂક્ષ્મ રૂપે ખુલેલું હોય કોઈને દેખાય જ નહીં કોઈને ના દેખાય શું દેવો આટલા બધા શક્તિશાળી હોય છે છતાં પણ દેખાય નહીં અને છતાં વાણી તો જે ચાલે દેશના નીકળવા માટે આ બધા આજના મશીનોની યંત્રોમાં તો બહુ મર્યાદા છે બહુ મશીનો યંત્રોમાં બહુ મોટી મર્યાદા છે અને મુક્ત વાણીની મર્યાદા નથી એટલે કે મર્યાદા છે પણ એ અમર્યાદપણે શ્રવણ કરી શકાય છે શ્રવણ કરવાની શક્તિ તો કોની હોય શ્રવણ કરવાની શક્તિ જેવી તેવી શક્તિ નથી બહુ મોટી શક્તિ છે સમજાવ્યું કે નહીં આપણે તો ફફડે ના ને આટું બોટું નીકળે ને બોરાડા પાડવા પડે બધું કરવું પડે પણ એ પાછું શ્રવણ થવું જ જોઈએ શું કહ્યું બોલાતું અને શ્રવણ થતું બે સતત ક્રિયાઓ સાથે ચાલતી રહેવી જોઈએ ના સમજાવ્યું તને તો તમે લોકો તમે કાદા પણ મને કશું એમાં શું છે આમાં આમાં શું ખત છે તે હું હવે એક એક શબ્દ છે ને નીકળતાં પહેલાં અંદરથી મને દેખાઈ જ ગયેલો હોય શું અંદરથી આનો સ્પંદન થતાં જ જાય સમજાવ્યું એ આપણા મહત્માના અવશે બધાને અનુભવ છે નથી એવું કોઈને નથી અહીં સમજક નહીં તમને અનુભવ નથી થતો હં બોલ ને હા ડૉક્ટર સાહેબ કોઈ વખત ભણે તારે ડૉક્ટર સાહેબ ભણે છે પણ ભરતા નથી નહીં સોનર અરે સોનરબેન જરાક આજે પગની તકલીફો થઈ છે એટલે કે મારે ખુરશી તો સંકોચ માગે અરે બેસ ને તારા માટે તારે મહાત્માઓ માત્રનું સંકોચવાનું લક્ષણ તો હોય છે જ અમે જોયું છે બધા એને પરંતુ દરેકને દરેકના પ્રમાણો હોય શું છે બે જ્ઞાની પુરુષની દેશના આપણે સાંભળીએ જ્ઞાની પુરુષ ના બોલો અમે બહુ જ પરિણામ પામે અંદર થી એમાં આ જ્ઞાન ભાવ બહાર છે પણ એના પ્રમાણો હોય છે મૂળ પરમાત દાદાનો જે હોય આપડી પોતા છે દાદા એ આ જ શબ્દ શ્રીમદ રાજચંદ્રજી એ કરીને મૂક્યો છે શું કહ્યું આપોપુ એટલે બધું મારા પ્રમાણે કરાવું બધા શું હા મારા પ્રમાણે બધું થાય મારા ધારા પ્રમાણે પેલું રે બોલે વાત મારે વ્યવહાર કરે બધું જ એવું એવું એ અર્થમાં છે સમજાયું ને એટલે હવે મહાત્માઓને બધું નિજેરા તો થાય છે જ પણ એના પડોરો બહુ હોય છે બધા પડોરો લેયર્સ હોય છે બધા લેયર્સ હોય છે એટલે કહ્યું દાદાએ કે આપણે અનંતાનુબંધીના મુખ્ય લેયર નકરી ગયું જે જન્મમરણના ચક્રવાકરા આવતું હતું શું કહ્યું અનંત એટલે આપણું ચિત્ત અનંત પ્રકારથી ભટકતું રહેતું હતું જે જન્મવરણના ચક્રઓમાં ભટકાવતું હતું આપણને સમજાવ્યું ને એ દાદાએ કૃપાથી કાઢ્યું છે એ કૃપા વગર નીકળી શકે એવું નથી નીકળી શક્યું અને બાકી પૂતગલ રહ્યું તે પૂતગલના બહુ પ્રકારો છે પણ એ પ્રકારોમાં મુખ્ય ભગવાનની ભાષામાં અપ્રત્યાખ્યાનાવરણ લેયર્સ બધા પછી એના પછી જાય કમ્પ્લીટ જાય પછી પ્રત્યાખ્યાનારાયણ લેરો આવે એ બધા જાય પછી સંજ્વલન આવે સમજાયું ને અને અપ્રત્યાખ્યાનારાયણ લેયર કંઈ નાનું સૂનું નથી એ આપણે મહાત્માઓ એમાંથી પસાર થઈ રહ્યા છીએ પ્રત્યાખ્યાન કરતા નથી એવું નથી પરંતુ એ લેરો પાર છે આ શાસ્ત્રો તો ઓળખે છે અમે તો આશ્ચર્ય પામ્યા કે તીર્થંકર ભગવંત આપણે દીક્ષાનું કલ્યાણ કલ્યાણક આવે ને દીક્ષાનું કલ્યાણ તો અમે વાંચીએ પણ શાસ્ત્રની ભાષા કેવી છે જે વાંચવા જાય કોઈ બધું ઘૂંચી જાય પણ જેને આ સંપ્રદાય દ્રષ્ટિથી જે ધર્મ લીધો છે એને સારો લાગે ધર્મ ખોટો નથી કારણ કે તીર્થંકર વિતરાગોને સાચા માન્યા છે એમને અને એમને આરાધના કરે છે પરંતુ એમને ગમે જ આતો વાતો એ તો બધા ધર્મોને બધા ધર્મોની શાસ્ત્રોની બધી વાતો ગમશે સમજાવ્યું ને એ शास्त्रों लखेमू परंतु आ कर्मनी गति के बदी है कितने बदा प्रकारों धीमे धीमे लेयरो खसे एक, -एक लेर ने खरता तो एक, -एक ले सब ले हो पाचा एट्ले गभरा जरूर, थी। जरूर नहीं बड़ी बात सांभर जरूरी नहीं महात्मा निर्जरा प्रोसेस में हकीकत है शू कहूर्जरा इले कि आ कर्म रज बदी है खाली खरती जाती जाए शूँ कहू કર્મરજ જેનાથી આ શરીર બંધેલું છે એ ખરતું જતું જાય જેને વૃક્ષને સિઝન અને ઋતુ અનુસાર બધું એ થાય છે અને જયારે ખરવાનું વાત બધું ખરે છે ત્યાં સિવાય તો મજાનું છે એવું એ બધું જ કરે છે બધું એવું હોય છે અને વૃક્ષમાં તો એક જ વૃક્ષ છે અશોક અને બીજું શાલ શાલ એટલે પોતે તડકો વેઠીને બીજાને છાંયો આપે શાલ વૃક્ષ આ બે વૃક્ષ આ શાસ્ત્રોમાં ભગવાનની ભાષામાં જરા વખણાઈ ગયેલા છે બે સમજ્યું એટલે દેશના શાદ હોય અથવા તો અશોક હોય બધું કશું છે નહીં આ શાસ્ત્રની ભાષા છે સાંપ્રદાય દ્રષ્ટિ તો રહેવાની જ છે કોઈને દુઃખ ગમતું જ નથી દુઃખ ગમતું નથી દુઃખ આપનારો એટલો બધો હોય કે નહીં આજ મારો ધર્મ અને આજ મારું દુઃખ આ દુઃખે મારો ધર્મ દુઃખ આપવું મારે બીજાને હં બીજાને હું દુઃખી ના થવું કોઈ દાડો પણ બીજાને છોડું એનો ધર્મ એને અંદરમાં નથી ગમતું પરંતુ એ એટલા બધા દબાણમાં છે એ દબાણમાં પણ એ નથી ગમતો ભાગ ક્યાંથી ઉપર આવે એમાં ઉત્તમ દ્રષ્ટાંતો સલાકા પુરુષમાં કહેવાય ગયા સલાકા પુરુષ એટલે અસામાન્ય પુરુષો કેવા અસામાન્ય સામાન્ય જે આ બધા આવો બટ સાહેબ છે જગ્યા ખુરશી છે એક જોઈએ ત્યાં બધા તો સામાન્ય માણસ અને અસામાન્ય માણસ એ પુરુષ ભાવમાં પુરુષ સ્વરૂપે દેહ સ્વરૂપમાં હોય ત્યારે જ એ કહેવાય નિતોના કહેવાય એટલે મહાત્માઓ બધા આપણે કોઈને ગમે નહીં આપણી પ્રશંસા બધું કોઈ ગમે નહીં આપણને શું એટલે પણ આ દાદા ભગવાન ઓ આપણે હજુ એમને સંપૂર્ણપણે ઓળખવા હોય બહુ મજાનું છે એટલે એમનું મેગ્નેટ એટલું બધું પાવરફુલ હતું કે કોઈને ના ખેંચાય તો એ જાય એમના પ્રેમમાં ખેંચી ચોયવો જાય એવું પણ આ કેટલા ચોઈસ તીર્થંકર આખું કાળ ચક્ર ગયું પણ આવા પુરુષ બાકી બધો તો ઉદય પ્રમાણથી જ હોય છે આખું કાળચક્ર બધય પ્રમાણ થઈ છે આ એક આશ્ચર્ય છે આશ્ચર્ય ગજ્જબનું આશ્ચર્ય નીકળ્યું છે કે ઘર સંસાર બધું વ્યવહારો સાથે હોતા હોતા આપણે આ મુક્તિનો લાભ બહુ સારો સ્વાદ માણી શકીએ અને એવા મુખ મુખ્ય મુક્ત પુરુષે જ આપણને આકર્ષ્યા હોય સમજાયું ત્યારે જ આપણે મુક્ત હોવા પામી શકીએ નહીં તો ના પામી શકાય જેમ કે કઈ કોઈ જાતનું આજે દ્રવ્ય નિક્ષેપ છે ને એમનું એ દશાય હોય ચાલ્યો ગયો છે ગજબનો છે આ સમજાયું નથી આ વસ્તુ વિચારણા માગે તેમ આપણું બધું ખુલતું જતું જાય એ તે દાદાનું પૂતગલ જેમ સમજવા જઈએ ને તો દાદા તો તો ઓળખાતા જાય તો પણ દાદીનું પૂતગલ હતા જ બોલાય દાદા પાછા અમને વધારે સમજવા તમને આવું કહે તો હું કઈ રીતે ગયો હતો ગયો તો જ ક્યાં તે તમને બોલાવો છો તમને મૂક્યા જ છે મેં શું તમે જવાનું આવવાનું રહ્યું નથી તમને પણ તમારું ભરી રાખેલું નીકળવાનું છે એટલું નીકળવાનું બાકી રહ્યું છે તમે હવે એને જરા આવી સરસ રીત બતાવી છે શું કરવું તમને કેટલી સારી અને દાખલા આપીને પાછી બધી રીતે એક એક દાખલો એટલે જેમ આપણો અનુભવ વિશાળ થતો જાય ને દાખલા તો બધા નીકળતા જતા જાય કે ચાલુ વ્યવહાર બધાનો હોય ને એ પ્રમાણે જ નીકળે અને દરેક પોતે એમાં જ પસાર થયેલો હોય ત્યાર પછી જ નીકળે એમ નથી નીકળતો અમુક સ્ટાન્ડર્ડ તો બધા અમુક દાખલાઓ હોય છે જ સ્ટાન્ડર્ડ તો બધા હોય છે પરંતુ આ રીતે કોને પૂછ્યું તો શું વાત હતી હેમાબેન્યા તારી સમજાઈ ગયું તને લિકેજનું તો બહુ મોટા મોટું લિકેજનું શબ્દ શબ્દ છે મોટા મોટું પણ મહાત્મા માટે એને એ ફાઇલ છે એ ફાઇલનો પ્રકાર અને એનું ઓળખાણ પડીને પણ ફાઇલ સ્વભાવ હોય ને તો બહુ સારું પડી જાય નીકળે ના નીકળે અમારે નીકળે ને બધાને નીકળે દાદાએ કહું પોતે કો એમને અમારે એવા બધા બધાને સાથે મૂકી આપણે બધા એક જ છીએ એક જ સ્વભાવના છીએ એટલા બધા મૂકી દીધા છે એ પણ એ જ્ઞાન પછી કશું નથી એવું અમને એ તો અમે આ જ ને કંઈ અજ્ઞાન પહેલાં શું એક આગલે દડે શું હતા અમે કહે છે આ સિદ્ધ કેટલું બધું વાત કરીશ અમારામાં કેટલી નરી આડાઈઓ ભરેલી હતી બહુ હતું અરે અહં અહંકાર બહુ હતો શું એટલે બહુ પચવ પચવ કરે એક દિવસ તો ઊંઘવા ના દીધો પછી મેં કહું કે શું કરું છું તું અહીંયા કોઈ વસ્તુ નથી વખતી નથી કશું નથી કઈ આ કેમ તું કમું પછું છે શું તું તેઓ તું શું છે તે કંઈક કામ કર આવે તને હું અમારી કાગળની આ લઈ અને એવું ફર્સ્ટ ક્લાસ બાંધી દઉં છું અને આ ઉશિકાની છે દબાવી દીધું જા હવે ક્યાંથી નીકળીશ તું આવી એ કેવી એ ક્રિયા કેવી હશે તમે વિચારજો તમે વિચારજો આપણે શબ્દથી લઈએ આ એનો પરમાર્ સમજવાનો છે અહંકારનું પડું ખરવું કે જેવી વાત છે મહેતા સાહેબ અને મન જોડે તો બહુ કુસ્તીઓ કરી જબરજસ્ત કુસ્તીઓ અને બધા મહાત્માઓ જાણે છે એટલે આપતા વાણીઓ આવી એમાં છે બધું ખુલ્લું છે બધું પણ જ્યારે વિચારક વર્ગને એવા કોઈ આવે ને એને વાંચે તો એને ઘણું કામમાં લાગે એટલે આજે પણ છે એવા કે વિચારક કોને કહેવાય કે એ નોન પાર્શિયલ હોવો જોઈએ કેવો તટસ્થ શબ્દ શાસ્ત્રની ભાષામાં અધ્યાત્મની ભાષામાં કહીએ શું કહ્યું હવે તટસ્થ કહીએ તો તટસ્થ કેવી રીતે તો કે બધા વ્યવહારમાં રહે છે બધા જોડે રહે છે આટલો છે ઉત્તમ છે અને એને ઘર છે વ્યવહાર બધું છે પણ એનો વિચાર પ્રબર વિચારક તરીકે આપણે જોઈએ ત્યારે એ તટસ્થ કયા આગળ હોય આ બધા બધા એનો રસ મળશે એની જોડે હોય મતલબ કેટલી પ્રકારના હોય એ ઉત્તમ વિચારક હોય તો તો ના એ પોતે જ અંદરથી પોતાના જાત જોડે તટસ્થ હોય શું કહ્યું પોતે જ પોતાની આ જાત જોડે તટસ્થ હોય એનો પક્ષ લે જ કોઈ દાળો તે આપણે દાદા ભગવાન આપતા પુત્રનું દ્રષ્ટાંત તરીકે મૂકી ગયા છે ને બધા હમ એટલે આપણા બધા માટે પૂજ્ય છે બધા હં સાહેબ હમ પૂજ્ય છે તટસ્થ એ વિચારો કહો હોય છે દુનિયામાં હજુ હજુ હા દિવાળું નથી કાઢ્યું ડૉક્ટર સાહેબ કાંતિભાઈ દિવાળું કાઢ્યું દુનિયાએ છે પણ બહુ એ બહુ જૂજ છે આજે બહુ જૂજ છે બધા દેશોમાં પરદેશમાં બધે જ હોય છે એ એનો હોય જુદો અને ભારતમાં છે પરંતુ ભારતમાં એવા બહાર નીકળે નહીં એ લોકો આ છાપામાં ના આપે ને અહીંયા ના આપે ને ત્યાં આપે કશું કોઈ જાય નહીં એ મુગે મોડે બધું જોયા કરે આમ તેમ લે એમ જ કરે બધું સમજ્યું એના હાથમાં આવે કે આપણા સુધીરભાઈ સાહેબે આસ્વાદ શ્રેણી કાઢી એક આસ્વાદ અવલોકન એટલે સ્કોલરોને વિચારકોને સાહિત્યકારોને આ બધા બોલાવે છે સાહિત્યકારોને પોલિટિક્સ ખોટું નથી રાજનીતિ ક્યારેય ખોટી ના હોઈ શકે પરંતુ રાજનીતિ એ રાજનીતિ છે શું કહ્યું એટલા માટે આપણે ગુજરાતીમાં કહેવો છે રાજા વાજા વાંદરા એટલે છતાં એ વર્ગ એવો છે કે એને માટે બહુ ટાઈમ લાગે બહુ મુશ્કેલ છે એને એ સિવાય બીજો સમાજનો વર્ગ છે બધાને પા ચાલે બધા પેલો તો જોઈશે જ જોઈએ જ બધા જ પરંતુ એને મિત્રાચારી ધર્મ જોડે ત્યારે જ થાય કે જ્યારે એની એવી પ્રગતિ હોય એનો ડેવલપમેન્ટનો ઉત્ક્રાંતિનો પ્રકાર હોય સુંદર કોણ આવ્યું અહીંયા બે જા એવો એનો વિકાસ થયેલો હોય આંતરિક તટસ્થપણે સમજાવ્યું ને એવો રાજા તો કોઈ જ આપણે હોય છે ને હોતો એવા ધર્મ વાત ધર્મના પ્રકારો હોય છે ને ત્યારે એ હોય ત્યારે જીવતો ધર્મ જીવતો એટલે આંખોથી દેખી શકે કાનોથી વાપરી શકે બધી રીતે જીવતો ધર્મ ત્યારે એ પછી એ ધર્મના ચરણમાં વહી જાય એ કેવલીઓ તીર્થંકર ભગવાન તો અને જ્ઞાની પુરુષ ત્રણ આ ત્રણ જ ક્લાસ છે હં આપણે જ્ઞાની પુરુષ કે દાદાએ કહ્યું છે કે અમે જ્ઞાનીઓની વંશારીઓ મૂકી જઈએ છીએ એ સમજવા જેવી વાત છે એટલે ખોટું નથી દાદાનું એક વચન કેવી રીતે એમાં એનો ચેક મારી શકીએ આપણે ખોટું નથી પરંતુ એ જ્ઞાન પ્રાપ્ત થયેલા જ્ઞાનીઓની વંશારી છે એમાંથી બધું નીકળેલા વિકાસ તારે કામ કરે બધામાંથી નીકળવું પડે છે સમજું અને નીકળેલા હોય એમ ના કહે કે અમે નીકળી બેઠા છીએ એવું બોલાયે નહીં એનાથી નહીં તો બે બોલતાની સાથે જ ડૂલ થઈ જાય ડૂલ થઈ જાય બિલકુલ જોયે હમતા વખાણ કર્યા છે કવિરાજે ઓછા કર્યા છે સમજો મહેશાનંદજી હા એ વાત છે એટલે સુજાન યોગી તો બહુ છેલ્લું પછ એ તો મહાત્મા લાગવું પડે આ જ્ઞાનીઓની ઓછા જ્ઞાની લાગવું પડે હંમેશા ये बहुत मोट पद है सुजान एट जानपणा बधपणा में अंदर हो तत्व करीन पाछ घुंचाई आगो पाछ अपने अवरे रस्ते ना चढ़ी जाए सुजान सुजान योगी तो छलू पद है आसन्न भव्य के सुजान योगी कही सको सुजान योगी कहवा શું કહ્યું હ એટલે સમ્યક પ્રકારે જાણનારા એવા યોગી શું કહ્યું એટલે સમ્યક પ્રકારે શરીર શરીરની દુનિયાને મનુષ્યની માનવ દુનિયા છે એમાં અને એ દુનિયાથી નથી એવું તત્વ છે તે પણ છે ને આપણે છે ને આપણી જોડે સંલગ્ન છે એવું સરખી રીતે જાણનારા એટલે જ કહ્યું ને એટલે તમે જાણો છો કે રિલેટિવ ઇન નોખું છે શું નથી જાણતા હ રિલેટિવ શું થઈ ગયું તો ખોટું છે બોલ નહીં દાદા એમ તો નથી આપ્યું દિલ બહુ ચોખ્ખું સરસ છે સહી કરાવું કે કશું બી લખાવા આવું તો આપે વારંવાર લખ્યું છે કે સુઝાનયોગી પણ સમજાતું નતું દાદા સુજાન યોગી આટલું ટોપ લેવલનું તમે લખ્યું છે શબ્દો તો છે ને આત્માની હાજરી શબ્દોમાં જ બધું આવે શાસ્ત્રોમાં શબ્દો હોય એવું નથી હોતું પણ સુજાન યોગી બહુ મોટું પછ છે અને પછી છેલ્લે દાદા આપના ઓપરેશન વખતે જે સહી કરાઈને પુસ્તક લખાયું હોય ને એમાં આપણે લખ્યું છે અંદર જગતની જનની જોડ સખી નહીં સુધી બોલતા ભગવાન કર્યું ને દાદા ભગવાન લખાવ્યું એ દાદા મને એટલું ટચ થઈ ગયું જો હેમાબેન કહું તને દાદા ઓછા અચ્છા પાત્ર મારુ ની વાત કરીએ છીએ ત્યારે આ નિત્યક્રમ શ્રીમદનો છે ને એમાં બધી ભજનાવળીના પદો છે બધા સારા એમાં બે પાંચ પદો તેટલા હતા કે દાદા બહુ બે બે તો પુષ્કર બોલાવતા મોટે મોટેથી સમજવું જેવું નિખારસ હાસ્યમાંથી એક બે લાઇનો છે બોલાવે અને એમાંથી બીજું બોલાવે એવી રીતનું કરતા એમાં આ જગતની જનની એ તો કવિનું કવિતા છે એક સરસ એ બોલાવતા પુષ્કર બોલાવતા અમે તો બહુ એને રગડા તણ્યા પુષ્કર અને જે પેલા ભાનુભાઈ આપણું જેની વિધિ વાંચીએ છીએ ભાનુભાઈ બધા કરે બહુ બોલ ખૂબ બોલાવતા હવે એમને એમના માટે બોલાવ્યું નથી પણ આપણે સમજી શકીએ કા જનની શું છે અને પ્રેમ શું છે શું જેમાં આ એક ધારો એક ધારો વહેતો પ્રેમ કોઈના માટે ઊંચો કે કોઈના માટે નીચો કોઈ નહીં એટલે અંદરથી એવું દશા થયું જ હોય ને નહીં તો ના થઈ જ રહી શકે એ વાત છે સમજૂ એટલે વ્યવહારમાં તો છે ને વ્યવહારમાં શાસ્ત્રોમાં પણ વાત્સલ્યંગ કહ્યું ને દર્શન એટલે હું શુદ્ધાત્મા છું દ્રષ્ટિ ખુલ્લી થઈ શુદ્ધાત્મા દ્રષ્ટિ ખુલ્લી થઈ એટલે દેખનારો નિરાવરણી થયો શું કહ્યું હું દેરા દેખનારો એ પોતે નથી થયો પરંતુ જ્ઞાની પુરુષે એને કર્યો કારણ કે નિરાવરણી પુરુષ સંપૂર્ણપણે હોય એ જ આપણને નિરાવરણ કરી શકે છે સમજાવ્યું ત્યારે એ જેનો દેખવાનો સ્વભાવ છે એ દેખી શકે છે દેખે છે ક્યારે કે પોતે પોતાને પહેલું દેખે છે દેખનારો પોતાનું કરે પણ પોતાને ના જાણી શકે કે હું અરીસો છું આ એની દ્રષ્ટાંત આટલું છે બીજું કશું નથી બીજું કોઈ દ્રષ્ટાંત મળે નથી આત્મા માટે શું અરીસો એમ ના કહી શકે દેખાડે છે ખરો પણ એમ કે હું દેખું છું એવું ના કહી શકે આ પણ આ એવી સમજ આપી છે કે થોડુંક પણ વિચારનાર હોય ને એને તરત ખ્યાલ આવી જાય તત્વ વિશે એટલે નિરાવરણ સ્વભાવ કર્યો ને આપણો એનાથી જ આ બધું છે તમે શું પૂછ્યું એ તો વાત્સલ્ય અંગ કહીએ છીએ દર્શનના આપણે નિશાંક નિશંકિત એટલે કે આખું નિશંગ નિર્ણય નિશ્ચયથી હું કેવળ શુદ્ધાત્મા છું એટલે આપણું નિશંકપણું સર્વ પ્રાપ્ત થયું એને ક્ષાયક ભાવ કહે છે એ બીજ સ્વરૂપે પડ્યો અને ક્ષાયક ભાવ બીજ સ્વરૂપે પડ્યો એટલે આપણે દેખાનારા થયા એ ક્ષાયક દ્રષ્ટિ કહે છે ક્ષાયક દર્શન શું કહ્યું હટલે જ્ઞા દર્શન અને જ્ઞાન બંનેને ક્ષાયકતા આવી રીતે જ્યારે એ બીજ સ્વરૂપે પ્રાપ્ત થાય ભાવ એટલે સ્વભાવ ભાવ ત્યાર પછી થાય અને એમ એમ ન થાય તમને વિભાવથી મુક્ત કરાયા સિવાય તો થાય જ નહીં એ બધું હું મારું બધું તોડી નાખે દાદા કહ્યું અને અનંત રખડાવનારું અને પછી તમે જેટલું ભેગું કરેલું છે તમારી રીતે કે હજુ તમારે હજુ ફરી લેવાનું બાકી છે બધું એટલું રહ્યું આખું એટલે અસ અસંખ્યાત રહ્યું શું કહ્યું અસંખ્યાત તે આપણે બધા અસંખ્યાતના ભાગમાં છીએ એટલે ચિત્તને લાગુ પડે છે આ બધું અનંત ચિત્ત એ અનંતતામાંથી આપણને મૂકીને पी आपू रहू असंख्या मूकी दीदा असंख्यात में मूक सुजान योगी कहवाय सुजान योगी एने कहवाय आसन भव्य कहवाये आसन भव्यव्यों द्र, द्रव्य लाया हो दरेक ने प्रमाण पीछे प्रगति थे बदाने द्रव्य प्रमा कहीं समझा कि हने सू मैं ये बढ़ा कर, कम्पेर करवा जानूज नहीं कोई जगह समझे अपने मन वचन गया समझी ले बीजू कहीं जानू नहीं સમજે એટલે એ બધા આઠ અંગ છે એના શરીરના બે હાથ આ બધા અંગ છે ને એવા દર્શન વિશુદ્ધિના આ અંગ કહેવાય છે એટલે દેખતાણા થયા એટલે કેવી રીતે ધીમે ધીમે ચોખ્ખું દેખાતું જતું જાય તેમ એ બધા વિકાસ થાય એને ગુણસ્થાન કહ્યું આ બધા કયા શું કહ્યું ગુણસ્થાન કયા આપ્તા પુત્રોએ એમને બ્રહ્મચર્ય સ્વીકાર્યું તેમનું ગુણસ્થાન કહેવાય વ્યવહારમાં આમ તો છઠ્ઠું કહેવાય પણ આજનું પાછમા આરાનું પૂતગલ એ રહેવા દે ના રહેવા દે બરાબર પણ એમ માથા બહુ એમનો પુરુષાર્થ બહુ ચાલે પુરુષાર્થ ચાલે જરૂર ચાલે પુરુષાર્થ ચાલે એ છઠ્ઠું આવું છે એટલે એ બધી વાત લાંબી ભાષામાં પડવા જેવું નથી વાત્સલ્ય એટલે સમજી લેવાનું ક્ષુદ્ધ પ્રેમ પરમાત્મા પ્રેમ શું કહ્યું અને પરમાત્મા એક જ લક્ષણથી ઓળખી શકાય છે એમની પાસે બીજું ઓળખવાનું લક્ષણ નથી આ સમાજમાં માનવ સમાજમાં અને એવો શુદ્ધ પ્રેમ પોતે શુદ્ધ પ્રેમની મૂર્તિ સ્વરૂપે આપણી આગળ હોય નહીં ત્યાં સુધી આ ના હોય શુદ્ધ પ્રેમ એને નિષ્પક્ષ પાતી બધી જ રીતે શું એટલે આપણે બધા ખીલી રહ્યો છે બધાએ પોતપોતાની રીતે જાણે જેટલું હોય એ પ્રમાણે ખ્યાલ આવે ને એ તો બધાને રહેવાનું તો ખરું જ શું અમારા મંદરબાજુ છે ને એટલે મારાથી થોડા હું નારાજ થયા છે એટલે હું પછી મારે દવા કર્યા કરું મારી એટલે હું દાદા પાસે જઈને બધું બોલ્યા કરું કે આમ કર્યું ને તેમ રાખતા છોકરાઓ કર્યા કરું તો પછી મને કે મનહર આ બધા મામાની પોર માં હાથમાં હાથ નાખીને ચાલે છે એટલે એમ ના સમજીસ કે બહુ પ્રેમ છે તારો પ્રેમ તો આશક્તિ વાળો છે મારો પ્રેમ કનુભાઈ જોડે કેવો છે ખબર છે તને અમે કું કેવો દાદા તો કે ગંગાના ને જો વધે નહીં ને ઘટે નહીં ના ના એ તો કઈ અમે દાદા એ ઘણું બધું કહ્યું છે પણ એક અમે સ્વીકાર્યું નથી એવું નથી કહેતો હું પણ મેં કહું ગજબના વિતરાક પુરુષ છે આ આપણી રોગ કાઢવા માટે શું શું એમ અજબના વૈદ ગજબના છે આ તો બહુ રોગો કેવા જાત જાતના ભલે કાઢે છે એ ખ્યાલ થાય પણ એ કૃપા એમની છત્ર છે એમની થાય નહીં અને આગળનો અનુસાર તો ખરો જ અનુસાર વગર નથી બનતો આ અનુસાર એટલે આપણું જે આ આ દુકાન સજાવટ કરેલી એ બધી આગળ એવા જે ભાવથી કરેલી એ રીતે ખાલી થાય છે બીજી રીતે ના થાય એ હોય અનુસાર તો બધાને હોય દરેકને પોતપોતા પણ હવે જ્ઞાન પછી સમજને પડે આપણને બધું સમજ પણ આપણે આગળ પાછળ જોવા જ ક્યાં છે આપણે છીએ બસ પતી ગયું છે ત્યારે જોયા કરીએ સમજાવ્યું ને હ નથી જોવા જઈએ તો પાછળ ભૂલા પડીએ ખોટા ખોવાઈ જવું હે અને વિતરાગોની ડિક્શનરી તે એક જ છે કે જે જગતને નથી દેખાતું એ છે શું કહ્યું એટલે મહાત્માઓને પોતાની દુકાનના માલના પ્રમાણે ના દેખાતું હોય તો પણ છે એ આજ્ઞાધર્મ કે છે એ આજ્ઞાધર્મ કે છે એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એટલે વ્યવહારમાં બધું છે એ બધું વ્યવહાર દ્રષ્ટિથી છે જ એમાં તો પણ પેલી બુદ્ધિ છે ને નથી બે પ્રોફિટ લોસ કહે છે ને એ એટલી અંદર તત્વ એ દુકાનમાં એક માલ એવો છે આ તકલીફ એ કર આ દુકાનનો જ માલ છે આપણું બધાની અંદર સમજ્યું ને પણ દાદા કહે છે આ જ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓને બુદ્ધિમાં સમ્યકતા આવતી જતી જાય છે બુદ્ધિ શરીર છે ત્યાં સુધી છૂટકો જ નથી રહેવું પડશે વ્યવહાર એટલે આપણે ઘરનો વ્યવહાર છે વાત નથી આ શરીર છે વ્યવહાર છે મોટું શરીર છે વ્યવહાર છે દે છે એટલે એને શરીરને શરીરનો વ્યવહાર ચલાવવા માટે આપતા પુત્રને સમજ માટે પણ બુદ્ધિ તો ખરી જ છેક સુધી રહેવાની બુદ્ધિ તો છેક સુધી સમજાયું ને એ તો દાદા કહે છે તેમ એ બુદ્ધિના પ્રભાવમાંથી આપણે મુક્તિ પામીએ ત્યારે જ આપણને મજા આવે અને પછી સમ્યક બુદ્ધિ તો એની મેખીલે છે બુદ્ધિ છે એમાં સમ્યકતા એટલે કે એનું સંક્રમણ થાય છે બુદ્ધિના પરમાણુ જે પરમાણુ બુદ્ધિ છે ને એને અગ્રેમેટાને ડૉક્ટરો કહે બધા માથામાં કહીએ ને બધું પણ એ સંક્રમણ થાય છે એટલે કે સ્વચ્છ પૂટ જાય છે એને શું કહ્યું સ્વચ્છ પૂટ પાણી રીતે આપણા પુરુષાર્થથી આપણા પુરુષાર્થથી આપણે હમ જ પડી જાય કહું આ બુદ્ધિબહેનને સલાહ આપ્યા છે પણ શું કરીએ આવે એને ભાડે રહેવા ઘર આપ્યું ભાડું આપતી નથી કશું નથી તો જતી રહેવું કહેવાતું નથી આપણાથી જતી રહેવું કહેવાનું નથી એટલી એ કરીને એટલી તો ચીટકી ગઈ છે તો બધાને શું કહેવાય સમજાયું ને એટલે એને પિયર મોકલાવી દીધી છે તો પણ આવું કર્યું છે પાછી એને ઘડીએ ઘડીએ આવ્યા છે કે મોકલાયકું કરતો ખરું જ ને મારું આ જ કયા કરે આપણને એની ભાષા છે બહુ મજાની છે સમજવા જેવું છે આ દાદા એ જે સમજાયું છે ને શું અદભુત રીતે છે એના શાસ્ત્રો એમાંથી તો બધું ઘણું બધું નીકળે એવું છે પુષ્કર નીકળે છે સમજાયું ને આપણા મહાત્માઓને તો જેને જેને આમાં નવરાશ મલેન દ્વારા કંઈ અંદર ચડે એ વિચારે નથી વિચાર નથી કરતા આપણે વિચાર કરતા નથી પણ અંદર આ अतत्व ने तत्व एवस्तु वस्तु बच्चे अंदर थी ऊहापोह थ करें बुद्धि लेवले थी ऊहा उछर उछर पा उछर पास करें तो उपो है कह तो वेदांत में सांख्या में बदा में कहते हैं बुद्धि तत्वों ने मरू एक आ तत्व है मुख्य ये अपनी विचारणा ने सम्यक करत जत जाए इतने के तटस्थ करत जात एवं ये विचारकों ने अं अपन विचारक ना कही शिक्षा આપણે તો વિચારને જાણનારા છીએ સમજાવ્યું ને પણ છતાં હજુ આ વ્યવહાર દ્રષ્ટિ જેટલી ચોખ્ખી નથી થતી જતી વ્યવહાર શુદ્ધ નથી થતો જતો ત્યાં હું ચાલ્યા કરે અંદર એટલે વિચાર કર્યો ના કહેવાય રે સાહેબ વિચાર કર્યો નહીં કહી શકાય આપણે તો ચિંતવા નહીં હોય વિચાર ના હોય કશું જ ના મનન ના હોય કોઈ ચીજ ના હોય પરંતુ એ પામવા માટે તટસ્તા પામવા માટે આ બધા પુરુષાર્થો છે અંદરછેદમાં કે ચાલવાના તો જગતમાં ચાલવાના બધે બધા ને બાળ કરવી છે પણ થાય નહી તમને સમજાય છે એજ ઝીણું છે એજ ઝીણું છે બહુ સારું છે કે અંદર ચા માથાકૂટ ચાલ્યા કરે છે હું એ ખોટું નથી પરંતુ એ ધીમે ધીમે વધતું જાય છે આપણને શું ચાલે કરે તે એમાં શરીરને કશું નુકસાન નથી થતું શું થયું કે ઉપવાસ કરવું તો તને ખબર પડે કા હં પણ ઉપવાસ ના કરું એવું એવું રહું તો એવા ઉપવાસથી રહું તો પણ મુશ્કેલી છે એટલે દાદાએ અગિયારસ આપી હતી સમજણ બધી શું આપ્યું હતું એની સમજણ નથી આલી આપતો પુત્રો નથી સમજાવતા એવી રીતે વાત છે સમજાયું ને હ આપણો આ જગતનો કરતા સ્વભાવ અને આપણો અ સ્વભાવ તે કરતા સ્વભાવ છે એની સામે આપણે અ કરતા સ્વભાવે શું સમજાવ્યું ને નહીં તો એકાંતિક થઈ જાય એક બાજુ પડી જઈએ આપણે તો હમ આ જ્ઞાન એ બધા બે બાજુ રહે વ્યવહાર નિશ્ચય દ્રષ્ટિ સાથે સાથે જ રહે એવું કરે હમ હા જરૂર જરૂર એ તો તું શક્તિ માટે જ સુધાબેન કહું છું ને એટલે અમે કહીએ કે અમે તમારી સાથે છીએ એટલું જ કહેવું પડે મારે કંઈ અંદરથી અમને એવું હોય નહીં પરમાણુ હાલનારે એવા બધા ના હોય અમને શું કે અમે શક્તિ આપનારા છીએ એ કોઈ ના હોય પણ જેને જેટલું ફિટ થયું હોય એવું હોય ત્યારે બધાને અનુભવ થાય છે જ દરેકને અનુભવ થાય છે દરેકને થાય છે મહાત્માઓને બધા આપણે થઈ શકે આપણે બધાને એક જ મળ્યું છે જુદું નથી મળ્યું કોઈને આજ્ઞા પણ એક જ મળી છે શું કોનું આવ્યું અચ્છા પેલું આ આવ્યું છે ધીરુભાઈ તમને શું લાગે છે તમે સમજાવવા મને પૂછો છો આ કે સમજાવો કૃપા કરીને તો તમને શું લાગ્યું હતું ક્રિયા જેવો લાગતો નથી એ અંદર અંદરથી જે ઘર્ષણ થાય છે એમાંથી કંઈક આપણે આજ્ઞા કંઈક સમજાય કે એવું કંઈક થાય છે જો ક્રિયા સમજવી જ હોય તો એને હવે આપણે આપણને સારી રીતે જોવાને જાણવા છે શું કહ્યું જોવા જાણવા છે આ બહુ બહાર બહુ જોવા જાણવા આપણે બહુ બહુ રખડ્યા હતા બહુ રખડ્યા કશું સમજાવ્યું નહીં જાણેલું અજાણ થઈ ગયું અજાણ સ્વરૂપે નહીં હ પણ ઘૂસાઈ ગયું એટલે પાછું નવા સ્વરૂપે થાય એમાં ઝઘડા થાય જ બધા સમજો જોયેલું બરાબર હરકું તો જાણેલું હરકું રહે જ નહીં ને એટલે બહાર આ બધું ભટક્યા હવે આપણે જોવા છે તો આપણને સમજાય અને પછી ઘણા બોલે છે મને સમજાણું આ બહુ વાત કહી ગયા આપણા ધીરુભાઈ ક્યાં છે અચ્છા તો ધીરુભાઈનું આ વાત આ જ લેવાનું હોય એટલે આપણે અંદરથી હવે આપણે પોતાને બાય રિલેટિવને પાકી રીતે જાણવો છે એના મનને શું કહ્યું સમજ પડશે મને તો મન તો બહુ સારી મારા હાથમાં આવશે આમ તો વશ છે કે છે મન તો જ્ઞાનીઓ જ વસ રહ્યા કરે કારણ કે મન એવી વસ્તુ છે કે એને કોઈ પહોંચી નથી વરી શકતું ભલ ભલા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારકો આ વર્લ્ડમાં જે કૃષ્ણમૂર્તિ કહેવાય છે અરવિંદ ઘોષ કહેવાય છે એવા બધા શ્રેષ્ઠ બધા હોય ના પકડી શકે રમણ મહર્ષિ સાહેબ છે છતાં અમુક એ લેવલમાં મનના બહુ જ હોય છે એમાં આગળ પ્રગતિ કરે જરૂર એટલે તો મનુષ્ય સમાજમાં એ લોકો બહુ જે બુદ્ધિશાળીઓને બહુ સારા સ્વીકારાય બહુ ઘણી સારી સ્વીકારાય અને એમના માટે બહુ કહે એમને સમજાય છે મૂળ બ છે પણ આપણે તો મન ज्ञेय स्वरूप थी गलती जड़ी गए ना कही सको ते ते ज्ञेय है हूँ ए ज्ञाता छू जाट रिनेशन में आ गया शू क्यूलाशन आप शुद्धात्मा छे तो शुद्धात्मा स्वरूपे आपने आ जगत में रिलेशन स्वरूपे हो रिलेशनों हो, आज, हो आज, પરંતુ શુદ્ધાત્મા છું એ શુદ્ધ પદ પ્રાપ્ત થયા પછી આત્મા આત્મા તો બધા બોલે છે પરંતુ આત્મા પ્રાપ્ત થયો કોઈ બોલી ના શકે એ શુદ્ધ સ્વરૂપે હોય તો જે હોય આ બહુ ઊંચા ઊંચું પદ છે ઘણું ઊંચું પદ છે આ તો આપણે એની આખી ગરીમાં જે છે દાદાએ દાદાની દૃષ્ટિમાં એ તો આપણે સમજી ના શકીએ એટલે દાદાએ સમજાયેલું હતું કે હવે આજ્ઞા આપી છે ને એમ રેજે તું સમજાયું એમાં ને એમાં બરોબર રહે ના રેવાય તેને બધું તું આમ તેમ ગમે કરીને આપણે શું કે છે પેલું ધોરી નાખજે કે કુચડો મારી દેજે કે છે આમ પણ એવો મારજે કે પાછો બીજું લેર ઊભું ના કરે છે તે નીકળી જાય ખ્યાલ આવે ને રંગ રંગ કરનારા મારે છે ને કુચડા બધા દિવાલ એવું એટલે નિશ્ચય એટલે આવો આપણો નિર્ણય નિશ્ચયથી હું સિદ્ધાર્થમાં છું અને નિર્ણય નિશ્ચય એટલા માટે ત્યાં આગળ આજ્ઞાધર્મ માં પહેલી આજ્ઞા સ્વરૂપે આપણે આપણો નિશ્ચય કરવાનો રહ્યો કારણ કે દુકાન આપણી છે શું કહ્યું દુકાન આપણે જે દુકાન જેની હોય તે નિશ્ચય રાખે છે એનો साथ तो मूल निश्चय प्राप्त प्राप्त प्राप्ति केवल शुद्धार्थ कही तो व्यवहार दृष्टि जब्द बहुत अगत्य रूपक स्वरूप तो आवे शू क्यू અને આપણે ઉપર બેઠા છીએ જોનારા જાણનારા પણ આ જેમ થાય તારે આપણને આ પૂતગલ જરા ખુશ બધું થતું જતું જાય સમજાયું એટલે નિશ્ચય તો છે જ નિશ્ચય છે એટલે નિશ્ચયમાં शू रुकवटो आवे तो मनबुदिचित्त अहंकार त्या आगे हूँ छू तो सूर्य शरीर जुड़े नहीं कहू पर मनबुद्धिचित्त अहंकार शरीर रहे जुड़े नहीं तो शरीरकाम कम आप मैने परंतु महात्माओं निर्णय निश्चय तो हूँ सूर्य से रेहूँ अंतर अंतरात्मा दशाएं कर व्यवहार अंतररादशा व्यवहारनी है परंतु य मुक्त दशा है मुक्त दशा व्यवहार आत्मज्ञान मुक्त थे दुकान मरी लीधी है मुक्ति पुक्ति ना स्वाद नहीं आतो जो अनिता हमरु क्या બહુ વિચાર કરે છે આ તો પુણ્ય નો પ્રકાર છે દાદાની કૃપાની કૃપા તો ખરી પુણ્ય નો પ્રકાર છે પણ દાદા એ પુણ્ય જસ આપ્યો મેં એમને પોતે જસ ક્યાં લીધો છે જે દર્શની પુરુષ પ્રગટ થયો છે શું કેવળ જ્ઞાન કક્ષાના જ્ઞાન સાથે પરંતુ એ જ્ઞાન આજે કેવળ દર્શન સ્વરૂપે કામ કરે છે ત્યારે કેવળ દર્શનિ પુરુષ છે અને એવો પુરુષ હોય તો કોઈ એને દેખાડો કશો હોતો નથી તો કેમ વ્યવહારમાં છે બધા જો અરે છે પર છે હાડો અહીંયા જેના બધું કરતા હતા સા માટે કરતા હતા અમસ્તા સમજાયું ને તો આમથી ડાક પડશે પછી એ અમે શાંતકુર જઈએ ને તે તરત જ સિક્સટી નાઇનથી આ ચાલુ થયું રોજનો સત્સંગ લગભગ એમ એપ્રિલ મે જૂન હતો અમારું કામ ચાલતું ત્યાં પંદ સિલ્ક જેટીનું એક ત્યાં આગળ પહેલું ઔરંગાબાદ અડસડમાં ગયા પછી પછી એ ચાલુ કરેલું એટલે સિક્સટી નાઇનમાં બહુ બિઝી હતા મહેન્દ્રભાઈ સાઈટ પર રેન્જ ચલાવવા બધી સાઈટો એમને જ પક રાખી લઈ તે બુધવારે અને શનિવારે બે જ દિવસ જતા હતા એ છેક થાણાથી એ ખૂબ અને તે વખત નવો રોડ બંધ્યો નહોતો એટલે આખું મુંબરા અને પેલું ત્યાંથી ગોબર ફરીને આવ્યા હતા અમે તે કંઈ મહેન્દ્રભાઈ કે એમ્બેસેડર ગાડી ખોરી લેલા તો હું ચિમનભાઈ અમારા ભટ્ટ સાહેબ હતા ભટ્ટ સાહેબ હતા એટલે એમને આગળ જ બેસાડવા પડે પાછળ જરા મુશ્કેલી પડે કારણ કે ચીમનભાઈ એ દાદા દાદાને બહારી અને વચમાં અમે બેસી રહીએ તો અમારે સંકોય જ રહેવું પડે તો ચંદ્રકાંતભાઈની ગાડીમાં બધું બધે ફરતા હતા ને તારે દાદાને કનુ બી તે વચમાં તો એક બાજુ આને ગાડી ચલાવવા દેવાની દાદા નહીં હવે આ બધી હાલતો બહુ છે બહુ ઘણી થઈ એ હતું ત્યાં ચાલ્યું ત્યાં સુધી તો પછી ચાલે વખત આપણે કંઈ એમ માને મને બહુ ગમે છે એમ કે એમનું રહેવું નથી આપણું કારણ કે પૂદગલ જ પરિવર્તનશીલ છે આખું બદલાયા જ કે ફેરફાર માર્યા જ કરે છે ફેરફાર માર્યા જ કરે છે પરંતુ એ ફેરફારીમાં જ આપણે આ આજ્ઞાવાની મહત્ત્વ છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું છું શું કહ્યું દરેક આપણી દુકાનમાં માલ બધો એ થયા જ કરે છે પરંતુ એમાં થવામાં પૂરેપૂરો વ્યવહાર શુદ્ધ થઈ શકતો નથી એટલે દાદા કહે છે કે પેલું ખાંડ ખાસ રાખવી ખાંડ બધા લઈ જાય એટલે ખાંડના કોથરા આપણે એને કરવા પડે રાખવો પડે આગળ ફ્રન્ટમાં અને ખાલી કરવાનો મારે બધો પાછળ પડ્યો હોય પેલો લેવા આવે ને નજર પડે બીજું લઈ જાય આ બધું સમજાયું છે દાદા આ તો એટલી સ્પષ્ટતા થઈ છે કે જૈનોના શાસ્ત્રો નવી સ્વરૂપ જ શકે એવા બધા શું ગીતાજી તો આખી અક્રમ ગીતા નીકળી શકે છે અક્રમ ગીતા નીકળી શકે છે પણ હવે આપણે મહાત્માઓ સુખમાં પડી ગયા છે કોને આ ટાઈમ મળે છે બધો પણ એ કાઢીને શું કામ છે અને ત્યાં આગળ આપણી જ અંદર આ ફાઇલો સંભાવ નિકાલ સ્વરૂપે જ્યાં જ્યાં નથી રહી શકાતું એટલો આપડો પૂતગલની દુકાનમાં આપણો કરતા ભાવ હજુ નિકાલ કરવાનો બાકી છે શું કહ્યું પણ એને કરતા ભાવ સાચી નાખીએ આપણે કે ડિસ્ચાર્જ છે પણ ડિસ્ચાર્જ લઈને એમાં માલવાનું નહીં આપણે માલી ના શકીએ આપણે આપણને વિચાર આવ્યો હોય બુદ્ધિએ બધું નિકાલ તો કરવો જ પડે આપણે એટલે કે વ્યવહાર દ્રષ્ટિ આપીને આપણી એ બધો વ્યવહારમાં જ જાય સાખું બહુ મોટો વિસ્તાર છે એનો સમજો એટલે ત્યાં આગળ પોતાપણા સ્વરૂપે છીટકેલા હતા એ એટલે સર આવે લાગે હા પોતાપાણનું આ રૂપ લઈને આવ્યું સ્વાહા આમ બોલી દેવાનું સ્વાહા એટલે આપણો અંદર યજ્ઞ ચાલે છે આજ્ઞાનો સ્વાહા અને પેલું સ્વાહા કરવા હવનમાં તો બહુ માથાકૂટો પડે છે મહારાજ સાહેબ પડે છે યજ્ઞમ બેનતા રહી પડે છે ધૂળી આવે તો આમ આમ કરતો કરતો કરે કરે છે બધું જાત જાતનું હોય છે સમજાયું ને આટલું જ કરવું પડે પણ ધીમે ધીમે આવે નિશ્ચય આપણો જોઈશે નિર્ણય નિશ્ચય આવે મન બુદ્ધિ ગમે તે કરે પણ મારો નિર્ણય છે આ છે કે સ્વાહા એ પોતાપણાનું રૂપ બહુરૂપી છે એનું આખા શરીરમાં શરીર તો આવડું જ છે પણ એટલા બધા પ્રકારથી આવેલું છે એલું નથી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મુખ્ય અને આ નવ નવ કર્મો છે બધા બહારના પાંચ ઇન્દ્રિયોથી અનુભવ હતા એ પછી એની જોડે વર્ગેલા ઝાડને બધું વર્ગેલું હોય ને એના જેવું વર્ગેલા બધા સમજાયું ને પણ બધું એ આખી કર્મની જાતિજ આખી એટલે દાદાએ કહ્યું કે તમને કર્મની સમસ્ત જાતિથી અમે છોડાવ્યા છીએ આ કોણ કઈ કરી શકે ગીતાજીમાં કૃષ્ણ ભગવાન જેવા તેવા હતા કારણ કે દ્રષ્ટિ પામેલા હતા બહુ જ્ઞાન સાથે પછી અને એમનું સલાકા પુરુષ કહેવાય વાસુદેવ કહેવાય નારાયણ કહેવાય ખ્યાલ પરંતુ એમને દર્શન થયું છે દર્શન થયું છે એમના જ મોટાભાઈનું राजूल प्रभ कविजात खुश थी गया निकली गादा ने सत्संगी निकल एक, एक पद है पी एर एमने जवि न एक નમિત પણ એક પૂદગલ આવ્યું ઘરું આવ્યું બધું આવ્યું પણ આ મળ્યું તે વખતે મૌન રેવાય ના રહેવાય બધું બહુ પ્રકારો છે જાત જાતના પુષ્કર પ્રકારો છે પણ જે પ્રકાર આવે ને એના પોતા પોણા પ્રકાર આવ્યો ને સ્વાહા કારણ કે એ પૂતગલ આજે પૂતગલ વ્યવહાર લઈને આવ્યા છે ને આજના કાળમાં એ તો રહે જ ભગવાને અમુક તો પૂતગલના વ્યવહારો માન્ય રાખ્યા જ છે બધા એ રાખ્યા જ છે કારણ કે બધા પૂતગલના પ્રેશરો તો હોય કે ના હોય બધા એ દરેક બધા રાખ્યું છે એમાં જો સવાલ જ નથી એટલે પછી ધીમે ધીમે સમજાય પણ એકદમ ના સમજાય અંદરથી બેઝિક સમજાઈ ગયું છે મૂળમાં સમજો આ ઝાડ પાળા નાનું વસ્તુ એવું બધું છે આ બધું ખ્યાલ આવે ને એટલે કરું એટલે અમે સુંદર બેન લખ્યા પેલું શુદ્ધ સ્વરૂપે આપ્યો છે શુદ્ધ સ્વરૂપે ના રાખવા દે એવો પૂતગલ નો સ્વભાવ પૂતગલ નો સ્વભાવ સ્વભાવ કયો સ્વભાવ તો કે પડી ગયેલી ટેવો તે પડી ગયેલી એકલી તેઓ સિંગલ હોય ત્યારે પડી ગયેલી નથી કહેવાતી પાછી સ્વભાવ એટલે એમાં ચીકાશ પણ એટલે પોતા પણ કહ્યું એ બધું પ્રકાર છે જાત જાત એટલે તપ તો વસ્તુ ક્રિયા નથી એટલા માટે તો આંતર તપ એ તપ કલ્યાણકનો ભાગ છે સાહેબ તપ કલ્યાણકનો ભાગ તપ કલ્યાણક દેવો જ જાણી શકે બીજા નહીં જાણી શકે માનવ સમાજમાં તપ શું છે જાણવું સહેલું નથી મહાત્માઓ જાણી શકે આપણે એકબીજાને આ તપ આવ્યું ના કહી શકે એમાં અને આશ્ચર્ય સ્વરૂપે આવે છે એ તો એક ને અનન્ય જ હોય છે એક ને અનન્ય એમનો જોટો હોય શકે જ નહીં કોઈ સંજોગોમાં એટલે પિરામિડ હોય તો ટોચ હોય ને તો એક જ હોય સમજાયું એટલે શિવજીનું આખા ભારતમાં પૂજા છે લિંગ પૂજા શિવજીની બધી એ શું છે જ્ઞાનીનું સ્વરૂપ છે શિવજી એ લિંગ એ આત્માને લાગવું પડે છે આત્માની દશાને લાગવું પડે છે પરંતુ વ્યવહારમાં લોકોને એમની ભક્તિ કરવા માટે મૂકવું પડે ને તે એક સંજ્ઞા સ્વરૂપે મૂકાયું છે સંજ્ઞા મૂકવું જ પડે કારણ કે વ્યવહારમાં બધાને સમજ નહીં પડે ઇવન મોટા પંડિતો મહત્વ બધા કોઈને ના સમજાયો હતો એટલે આ રીતે જ કહેવાય પરંતુ જે સિન્સિયરી એ રીતે હોય છે એમને અમુક પછી શક્તિઓ ખીર પૂતગલની બધી એટલે આપણે શિવજીના ભક્તોને જોઈએ છે ને બધા એવું હોય છે બધું ખ્યાલ આવે ને અને શિવજી એ આવું જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે આ વ્યવહારથી કરતા ભગવાન એમાં પણ હોય છે પરંતુ એ બહુ જ હજારો વર્ષે દાદાએ કહ્યું છે તેમ કોક હોય તટસ્થ હોય તેવા બીજા એટલે પચીસો વર્ષમાં મયુર ભગવાન સુધી તટસ્થ સ્વરૂપે વ્યવહારમાં આવ્યા શ્રીમદુંદાચાર્યજી બે હજાર પ્લસ વર્ષમાં થોડાક અને લગભગ ત્રણસો સાડી ત્રણસો ત્રણસો વર્ષ કે જે હશે તે આનંદગંજય સાહેબ આ બે જ હતા એટલે તત્વ શું છે અને તત્વ સિદ્ધાંત શું છે અને તત્વ સિદ્ધાંત કેવી રીતે એ શબ્દથી ઉપાયો છે આ ત્યાગમાગની વાત કરીએ છીએ કારણ કે એમને ઉપદેશ જ નતું કશું શું કહ્યું છતાં એમનાથી જોયું કે અમને બધાને સમજાવવા જઈએ છીએ પરંતુ સંઘ સંગત છે અને સંઘના વ્યવહારથી છે સંઘ એટલે માણસ એક જ પ્રકારના માન્યતા માનવા બધા એનો સમૂહ થઈ ગયો પરંતુ દરેક માણસો હોય ને ગુણોનો સમૂહ સ્વરૂપે માણસો ભેગા થાય ત્યારે એ સંઘ દીપે નહીં તો નહીં દીપી શકે સમજાવ્યું ને ખરી ગુણોના જે ગુણો તટસ્થ ગુણો છે એવા બે જણે ભેગા થાય ત્યારે ખરો કહેવાય એને દિવ્ય કહેવાય સંઘ તો બહુ પવિત્ર શબ્દ છે સંત શબ્દ આમ તો બધા ભેગા થાય એટલે કંપની કે છે બધા કંપની કહે છે પણ સંગ બહુ સમજવા જેવું છે એના સૂક્ષ્મ બહુ ગંભીરતા અર્થો છે એટલે આ તપ આંતર તપને લાગુ પડે છે અને એ જેમને છેલ્લા છેલ્લા શરીરમાં ચરમદેહમાં કેવા જ્ઞાન ખુલ્લું થવાનું હોય ત્યારે અમુક ટાઈમ આવી જ જાય છે આપણે બધાને આવવાનો છે અને તે જ વખતે આપણી વૈરાગ્ય ભાવના જે અત્યારથી બીજ પડીને વિકસે છે ને એ એટલા ઉત્કૃષ્ટ સ્વરૂપે હશે ઉત્કૃષ્ટ સ્વરૂપે કે હોય ઘણું થયું ઘણું થયું ઘણું થયું એટલે તરત જ બધા અને એના સંજોગો એ બધા કે જરૂર સાહેબ એ બધું છૂટ આપશે એ છેલ્લું બને છે તો અને ત્યારે તપ ચાલુ થાય છે અને તપ ચાલુ થાય છે જેનો જેવો પૂતગલનો દુકાનનો પ્રકાર એ પ્રમાણે કોઈને પંદર દહડામાં કોઈને મહિનામાં થાય કોઈને છ મહિને થાય કોઈને વર્ષે થાય કોઈને પાંચ વર્ષે થાય બધું થઈ શકે છે એ તપ ચાલે છે બધું તીર્થંકર ભગવાન તો બધા જુદા આવે કે નહીં હે ચંદ્ર પર સામૂહ જોયું તમે તો પણ મલ્લીનાથ ભગવાનનું જોયું તો તમને સમજવા જોઉં છે બધું જાત જાત દરેક નું ભાઈ દુકાન કેવી મંડલી છે એનું છે બધું માયુર ભગવાનની મોટી મંડાઈ ગઈ કારણ કે પેલા મોટા પુરુષ હતા આદિપુરુષ કહેવાય આદિપુરુષ મોટા મહવાનું એમના તો કે હું પહેલો પ્રથમ છું છેલ્લા તમારે જ આવવું પડશે એટલે અમને એમ કે કહ્યું નથી કોઈ એમને પણ આવ્યું એવી રીતે એમના પૌત્ર તરીકે આવ્યા પૌત્ર પૌત્ર છેક મહાવીર ભગવાન સુધી ચાલ્યું કેટલું ઊંચું નીચું ઊંચું નીચું થઈને કરતા પછી ઓછું થઈ પછી આમાં આ તારે વૈરાગ સ્થિર પામે વૈરાગ વૈરાગ સ્થિરતા પામે જેવી તેવી વાત નથી સાહેબ શું એટલે આજે મહાત્માઓને ફિક્ખું બધું પડી ગયું શું वृत्ति बार भटकती है अंदर भले समझे खरु दर था ने थाय बड़े समझा कोई बदाजी आज खास तप अ कल्याण अर्थ समझाया કારણ કે સાથે શબ્દ બોલે જતા સુરેશભાઈ અમારે મહેન્દ્રભાઈ રહેવાનું થયું જોડે દિનેશ ખરો થોડો બધા ભાઈઓ પરંતુ આ કામ કન્સ્ટ્રકશન બિઝનેસને કારણે શું એટલે અમારે તો જોડે જોડે રહેવું જ પડે શું અને મહેન્દ્રભાઈ તો કે છે કે દાદા કહે છે મહેન્દ્ર સુરેરાનું કે કે સુરેન આત્મે આત્મે આત્મે છે ને તો હા દાદા આત્મે છે ઓકે ના રહી તો ચાર હાથ પડી ગયા ને પર ચારા થયા સમજો પણ રેખા લાગે મંદિરે આવ ગુસ્સે એમ લાગે સુતા બિચાર હે લાગે સંતાઈ ગયા જાને જ જલ્લાસ માં જરે ગુરુ પણ નથી ને અને આપને જે બધી એલર્જી બધી થઈતી દાદા સખત એલર્જી હતી કેલીસ આવ્યું પહેર્યું પહેલા પહેર્યું એલર્જી વખતે અને પછી દાદાજી આપ સ્ટેજ પર બેઠા ત્યારે તપ તો એટલું બધું આવ્યું એ વાત જોવા દો અને ત્યારે તમારા બધા બહુ સગાઓ બધા મળવા આવ્યા એ બધાને આમામામા કરતા હતા બાને એવું કે દાદાને હમણાં એલર્જીનું પત્યું છે એટલે બધા અર્ડ ના કરે એમ એટલે બધા બધું બંધ રાખો બંધ રાખો હમણાં કરે પછી મહેન્દ્રભાઈ છે દાદા ખૂણામાં બેઠા હતા ને એ જોયા કરે અને કહેશું એમણે એક વાક્ય બહુ સરસ બોલ્યા આ કનું દાદા છે ને અધિક પેલું લોડું બધું ગણાવવાનું શું ટીપાય કશું નહિ એટલે ગરમ કરતા જાય સમજાવ્યું પણ એ કેવા છે તો અમે જ જાણીએ છીએ શું છે બહુ ખ્યાલ ને અને કનુભાઈ ને શું કર્યું છે ધીમે ધીમે ખીલે છે એમ એમ નથી ખીલતું સમજણો સમજણ ખીલવી કઈ હવે આવે ખીલે છે ખરી બધાને પણ એનો સાર પકડી લીધો ને પછી મજા આવે છે આનંદને અત્યારે તો મહાત્મા બહુ પ્રગતિ કરી નાખીશ ખૂબ ખબ પ્રગતિ આજે તો દરેક જણ પોતાના વ્યવહારથી જને જેટલું જ્યાં જશે ને ત્યાં અમસ્તુ કોઈ એવો સ્કોપ બન્યો કે જરાક વાત નહીં કરી કરે છે ને કોઈને હરી કરશો તો કામ થશે એનાથી જરૂર થઈ શકે સમજાયું ને હવે ભીખ કોઈ હા જાણીએ જરા બહુ રબાઈ છે બહુ એટલે આપીએ ભાઈ એટલે કેમ છે તું ભગવાન હારા છે ને તારા ભગવાનની ભક્તિ કરું છું નહીં હા કરું કરું સાહેબ પૂછું કંઈ ભગવાન છે તારા નથી બોલો છતાં બોલે અમે ત્યાં બધે પરદેશમાં જવાનું થાય તારે ક્રિશ્ચનિટીમાં પૂછીએ ને જીસસ ક્યાં છે જીસસ તો એ તો જીસસ તો જીસસ બધે છે કે છે તમે કહું આજે આજે આપણે જોવા હોય તો જોવા મળે આપણને ટીકે તો નથી આવતો જીસસ પણ છે જીસસ તો પછી પૂછ્યું એને તો જીસસ કંઈ માથામાં છે ખરા ને તો દિલમાં નહીં દિલમાં દિલમાં ખરા છે આવું બધું આવું ટૂંકું ક્યાં જાય બધા ખુશ થઈ જાય સમજ્યું જાત જાતનું રીત હોય એટલે એ તો સહેજા સેજ નીકળી જાય છે કે આપણે આને વાત જ કરી છે એવું નથી હોતું જરાય ના હોય अमरी होविए महात्मा कोई ना हो गभरा जाए कोई हूँ बात करूँ तो <laughs> हाँ अः सत्संग आने कहवा घड़िया चाल खबर न पड़े अपन ने समझू ने एट महात्मा को कहवा टाइम थी मुक्त थे लाइम एट समय समय से तो टाइम है અગર સમય નથી તો ટાઈમ નથી એ સમયને કાળતત્વ કહ્યું તત્વ સ્વરૂપે તત્વ સ્વરૂપે એટલે કે એ તત્વ શું છે કે તાત્વિક સ્વરૂપે આપણને પૂદગળની પરિમણ પરિણામ સ્વરૂપે હોય ને બધું એ આખી એમાં એક આખી પ્રક્રિયા અને આત્માની પ્રક્રિયા કેવળ સ્વરૂપની એમાં એ બેની વચ્ચેનો પ્રકાર છે એટલે જોવા જાણવાનો એ પ્રકાર એટલો થઈ જાય પરિણમી જાય એટલે પરમાણુ માત્ર એક પરમાણુ બીજા પરમાણુનો આખો એથી પસાર થાય એટલો લાગે એ સમય કહેવાય છે પરમાણુ પરમાણુ તો કેવળ જ્ઞાન દેખાય બાકી દેખાય નહીં કોઈને ના દેખાય અને જ્ઞાની પુરુષને સમજાય આપણને બધાને તમે સમજમાં આવ્યું છે આપણને પરંતુ એક પ્રક્રિયા બોલ આવી પ્રક્રિયા છે સમજ્યું એટલે ચાલો તમારું લઈ લો નવીન મુનિનું શું છે तो लाभ पेजो एकज्ञा कोई पकड़ाए जो ये कोई पकड़ी जाने तो एन संसार सुखी थी जाए भावनी આ બહુ જરાક પછી તારે પણ તારે બહુ આ છોકરી નાનકડી છે બહુ છે પરંતુ બહુ માથાકરું કરે છે બિચાર બહુ પૂર સારી લઈને આવી છે સમજાયું ને પણ લગ્ન તાર કરવા પડશે બેન હં તારા મા બાપ કે બધા કે તારી ફોઈ ફોવા ફોઈ આવી છે કે નહીં તારી ફોઈ બહુ મજાના ઊંચા હાથમાં છે એટલે આ વાત તો તું મને મળે મારી જોડે સમજાય ભાવ એટલે શું હું શું હું શુદ્ધ આત્મા છું સમજાયું કે નહીં અને આ જે છે ને એ પર ભાવ છે શું છે એટલે આપણે નહીં તે શું કહ્યું હે અને શ્રુતિ જુદા થયા હજી આપણે કહે કે શ્રુતિ પોતે છે ને આવી છે એવું બોલીએ પોતે શબ્દ ત્યાંય લાગુ કરીએ ખરા પણ આ બે જુદા સમજો આ શ્રુતિ પોતે શબ્દ બને આ પોતે આવી જ છે જો કદો ને હા એનું તારું પોતા પણ બોલાવડાવે છે શું કહ્યું એવું બનવું સમજાયું તને ભાવ શબ્દ બહુ બહુ એના બહુ શાસ્ત્રો બહુ મોટા અને એકલા ભાવથી નહીં દ્રવ્ય હોય તો સાથે ચાલો લો નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમોતાણ નમો નમો સિદ્ધ સવ સાહુ પંચ નમુકારો સવ પાપનાસણ સવ પાપ મંગલામ ચેસિ મંગલામ વય મંગલમ જય સચિદાનંદા એક મિનિટ દાદાજી આજે બિહારી આનંદજી અને નવીન આનંદજી નો પાંત્રીસ વર્ષ પતમ દિવસ દાદા ત્યાંથી ખીલ્યા અમારા કાંતિભાઈ સાહેબ બહુ ખીલવા એટલા ખીલવ્યા છે બધા બધા મોટા મોટા ને બોલાયા બધી ધર્મવારા નહીં સભા ભરે મોટી બહુ જય સચ્ચિદાનંદ હમ પરમ દેસ ગુરુવાળા જય સચ્ચિદાનંદ આલે જોને ગુરુ ચાલુ થશે આજે લાભ પાછો આજે એટલે એટલે એટલે ઓકે અને દાદાનો જન્મ દિવસ છે આ બરબદ આજે એ પ્રમાણ કરે છે હવે પછી દાદાજીનો સત્સંગ પરમ દિવસે ગુરુવારે સવારના નવથી દસ આ જગ્યાએ રહેશે આજના દિવસના નિમંત્રકો જગદીશભાઈ સિંહ પટેલ અમદાવાદ ડૉક્ટર જે પટેલ નિલેશભાઈ દાબલિયા એમનો બર્થ નિમિત્તે મહેન્દ્રભાઈ ભાવસાર નલિંદીબેન ભાવસાર એમનો અજન્મા જન્મ દિવસ છે માયાબેન ગોપાલભાઈ પટેલ માયાબેનના ફાધર ધનતેરસને દિવસે સમાધિ મરણને પામ્યા છે એના નિમિત્તે એમના આજને નિમંત્રક બન્યા છે ડો મહાત્મા નૂતનબેન હર અને ડૉક્ટર અશોકભાઈ આટલા તરફથી આજની પ્રસાદીનું આયોજન કર્યું છે બહેનોનો રેગ્યુલર સત્સંગ આવતીકાલે બપોરના ત્રણથી પાંચ બાબુકાકાલના હોલમાં રહેશે અને આ વખતની પ્રાતવિધિ શનિવારની જગ્યાએ શુક્રવારે અજયભાઈ ઠક્કર એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે એમના નિવાસસ્થાને બી બે મમતા સોસાયટી ઐશ્વર્ય બિલ્ડિંગ સામે ઇલોરા પાક શાક માર્કેટ પાસે રહેશે અને રવિવારની પ્રાતવિધિ દાદા ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જેમના નિમંત્રક છે ચંદુભાઈ પટેલ પરિવાર એમણે એમના નિવાસસ્થાને રવિવારે સવારના સાડા છથી રાખેલી છે ના શનિવારની શુક્રવારે છે એક દાદાજી અને રવિવારે એક્સ્ટ્રા થાય છે બે થાય છે જય સચ્ચિદાન સાડા દાદાજી સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલર દર શનિવારે પ્રાતઃ વિધિ એટલે આપણો બધો છે ને ક્રમ વ્યવહાર નિશ્ચય ની સાથે બીજી બધું સત્સાધનો એ બધું કરે છે સાડા થી આઠ નો એ કોઈ દિવસે તમને ખ્યાલ નહી હોય એટલે આપણે ઘરે રખાવજો થઈ જશે એમને ઘરે દાદા ભગવાન ના હિંમ જય જય હો દા દા ભગવાનના અસીમ જય જય કાર હો દાદા ભગવાન ના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જય કાર